જ્ઞાન નો અભિમાન બહુ પતંગ ભક્તિથી હૃદય લીન બને છે ભક્તિથી જ અભિમાન મળે ગોપી પ્રેમની મૂર્તિ છે પ્રેમમાં દીણું હૃદય પીગળી લુરે છે એ ભગવાન પાસે મુક્તિ પણ મુક્તિ ક્યાં જશે મુક્તિ તો ભક્તિની દાસી છે મુક્તિ ભક્તિના પાછળ પાછળ ચાલે શ્રીકૃષ્ણ પ્રેમમાં જેનું હૃદય પીગળેલું છે શ્રીકૃષ્ણ સેવા સ્મરણમાં જે જગતને ભૂલ્યો દેહને ભૂલ્યો છે મુક્તિ એના પાછળ પાછળ ચાલે છે મુક્તિ ક્યાં જશે છોકરો લાયક હોય તો પિતા એને પોતાનું સર્વસ્વ છોકરો લાયક ન હોય તો એક રૂપિયો આપતા પણ પિતા થોડો વિચારે ભગવાન તમને બધું આપશે પ્રભુએ મને ઘણું આપ્યું છે એવું સમજે ભક્તિ કરે પ્રભુએ મને ઓછું આપ્યું છે એવું સમજે એ સંસારની ભક્તિ કરે ભગવાન બહુ ઉદાર છે મારી લાયકાત કરતા પ્રભુએ મને વધારે આપ્યું ભગવાનની ભક્તિ ભગવાનના માટે ભગવાન પાસે ભગવાનની જ માગણી કરો નિષ્કામ ભક્તિ ભાગવત શાસ્ત્રનો મુખ્ય વિષય ભક્તિનો અધિકાર બધાને આપ્યો છે ભગવાનની ભક્તિ બધા કરી શકે છે જ્ઞાનનો અધિકાર બધાને આપ્યો નથી વૈરાગ્ય હોય તો જ્ઞાનનો અનુભવ થાય જ્ઞાન અનુભવથી સફળ થાય અનુભવ વિના જ્ઞાન સફળ થતું નથી જ્ઞાનનો અનુભવ વૈરાગ વિના થાય તેથી વેદાંતના ગ્રંથોમાં અધિકારનો વિચાર બહુ કર્યો છે સાધન ચતુષ્ઠ સંપન્ન જે હોય એ જ બ્રહ્મ જ્ઞાનનો છે અધિકાર વિના જ્ઞાન પચતું નથી અયોગ્યને જ્ઞાન મળે તો એનો અભિમાન વધે છે સુપાત્રને જ્ઞાન મળે જ સારું જ્ઞાનનો અધિકાર બધાને આપ્યો નથી વૈરાગ્ય હોય તો જ્ઞાન ટકે છે જીવન વિલાસી છે અને બ્રહ્મ વાતો કરે બ્રહ્મ નિર્ગો છે આત્મા બ્રહ્મરૂપ છે જગત ખોટું છે બોલવાથી લાગણી જ્ઞાનની અનુભૂતિ થાય વધે છે વાત સાચી છે ઘી પચાવવાની શક્તિ પણ જઠરાગની મંદ હોય અને કોઈ ઘીથી શક્તિ વધે છે એવું સમજીને ઘૃતનું પાન કરે પરિણામ શું આવશે જ્ઞાન ઘી જેવું છે એને પચાવવું બહુ કઠણ છે તો જ્ઞાનનો અધિકાર બધાને આપ્યો નથી ભક્તિ કરવાનો અધિકાર બધાને આપ્યો ગમે તેવો જીવ એ ભગવાનની ભક્તિ કરી શકે કથા સાંભળવાથી પાપ બળે છે કથામાં જે સાંભળ્યું છે એનું મનન કરીને જીવનમાં ઉતારશે તો ભગવાનનો આનંદ મળશે કથા કરનારા ઘણા છે કથા કરાવનાર કથા સાંભળનાર ઘણા છે કથામાં જે સાંભળ્યું છે તે મનન કરીને જેણે જીવનમાં ઉતાર્યું છે જ્ઞાન વધારવાની જરૂર નથી જે જાણો છો એટલું જીવનમાં ઉતાર શ્રુ શુભી કૃતિ ભી જે જાણો છો તે જીવનમાં ઉતારો જ્ઞાન પ્રમાણે ક્રિયા કરો જે જ્ઞાન પ્રમાણે ક્રિયા કરતો નછે એની ક્રિયા પ્રમાણે જ્ઞાન થઈ જાય બધા જાણે છે સાચું બોલવું જોઈએ બધા સાચું બોલતા નથી થોડો લાભ થતો હોય તો માનું જુઠ્ઠું બોલે છે મનમાં ખટકે છે કેટલાક લોકો તો મનને સમજાવે વ્યવહારમાં તો થોડું જુઠ્ઠું બોલવું જ પડે મંદિરમાં જઈને ભગવાનને અગિયાર રૂપિયા અર્પણ કરીશ અને ભગવાનને કહીશ તો હું જુઠ્ઠું બોલું મારા પાપ મને મળી નાખી ભગવાન કે જે તું રૂપિયા આપે તો તારા પાપ મળી પાપ કરતું નથી જ્ઞાન પ્રમાણે ક્રિયા કરો નહીં તો ક્રિયા પ્રમાણે જ્ઞાન થઈ જશે શુશ્રુ શુભી કૃતિભિ વેગરૂપી કલ્પ વૃક્ષનું આ રસાત્મક દિવ્ય ફલ છે ભક્તિ રસમાં મનને તરબોળ રહે ભક્તિની સમાપ્તિ ન કરો કથા સાંભળો છો તમારાથી થઈ શકે એમ હોય તો આજથી ભોગની સમાપ્તિ કરો બહુ સુખ ભોગવ્યું સુખ ભોગવવાથી શું મળ્યું ભોગવાથી વાસના વધી શું ભોગવવાથી મન બગડ્યું તન બગડ્યું હવે કોઈ શું નથી અરે સર્વકાળ ભક્તિ જ કરી ભોગની સમાપ્તિ કરે છે વૈષ્ણવ કોઈ દિવસ ભક્તિની સમાપ્તિ કરે નહીં ભક્તિની સમાપ્તિ કરે વૈષ્ણવ ભક્તિની સમાપ્તિ ન કરો ભક્તિ સર્વકાળ વેદરૂપી કલ્પ વૃક્ષનું આ રસાત્મક દિવ્ય ફલ છે રસમ આલય જીવ અને ઈશ્વરનું મિલન એને સંસ્કૃત ભાષામાં લે જીવનમાં છેલ્લા શ્વાસ ભક્તિ કર ભક્તિ પ્રેમમાં હૃદય કરવો રહે ભક્તિની સમાપ્તિ ન કરો જે દિવસે આ શરીરની સમાપ્તિ તે દિવસે ભલે ભક્તિની સમાપ્તિ થાય જીવનમાં છેલ્લા શ્વાસ સુધી ભક્તિ કરવા જીવ મિલન થાય ત્યાં સુધી ભક્તિ છોડશો નહીં દસ્તાવના શ્લોકનો થોડો ભાવાર્થ વર્ણન કર્યું ભલે આ ગ્રંથનો આરંભ કર્યો છે નહીં નિમિશે દયા શૌનકા દયા સત્ર સ્વર્ગાય લોકાય સહસ્ર સમાસત ઋષિઓને એવી ઈચ્છા થઈ આખો દિવસ ભક્તિ એવી કોઈ પવિત્ર ભૂમિ મળે જે ભૂમિ ભક્તિમાં સાધા ગ્રહસ્થ ઘરમાં થોડી ભક્તિ કરે છે ગ્રહસ્થના ઘરમાં કાનના પરમાણુઓ કરે અને તે કાનના પરમાણુઓ મનને બગાડે છે ઘરમાં ભક્તિ છાય છે ઘરમાં સર્વકાળ ભક્તિ કરવી બહુ કઠન ઋષિઓએ બ્રહ્માજીને કહ્યું છે એવી કોઈ પવિત્ર ભૂમિ બતાવો જે ભૂમિ ભક્તિમાં સાથ આપે જે ભૂમિમાં બેચા પછી ખરાબ વિચાર આવે જ નહીં એવી કોઈ પવિત્ર ભૂમિ બતાવો કે જે ભૂમિમાં મન ચંચલ થાય એવી કોઈ પવિત્ર ભૂમિ છે કે બ્રહ્માજીએ ઋષિઓને ચક્ર આપ્યું અને કહ્યું છે આ ચક્રના પાછળ પાછળ ચંદ્ર આ ચક્ર જ્યાં સ્થિર થાય ત્યાં બેસી જાય નૈમિષારણ્યમાં આવ્યા પછી આ ચક્ર શાંત છે નૈમય યત્ર શીર્ય આપણા ભારતમાં પ્રધાન સાતરણ્ય છે નૈમિષારણ્ય ધર્મારણ્ય ચંપારણ્ય કામ્યકારણ્ય દંડકારણ્ય બદ્રીકારણ્ય સાતરણ્યનું વર્ણન આવે છે આ નૈમિષારણ્ય શ્રી અયોધ્યાજી પાસે ગોમતી ગંગા છે ચક્ર પુષ્કરણી તીર્થ છે નહીષારણ્યમાં સૌનકાદિ ઋષિએ બ્રહ્મસત્ર કહ્યું સત્રમ સ્વર્ગાય લોકાય સત્ર તેને કહે છે જ્યાં બધા યજમાન છે યજ્ઞમાં એક જ યજમાન હોય અને સત્રમાં જેટલા બેઠા છે તે બધા યજમાન